એવું ભાજન હોય છે ને એવો પ્રકાર થઈ જાય હાથી માં બહુ મોટું છે માન્યતા થઈ ગયું છે બધું વાંધો રહ્યો થોડી ખટપટ કરીએ સમજાવીએ ને નહી કેતો ચાલો ખટપટ કરીએ એને સમજાવીએ કઈ આપી દીધી આપી દુ પણ વધો તો નહી તારે આપતા ના મારે જતી રે તારીરુ લોકો જયારે વાંધા વાત નહી પડતા કોઈ જાતને આ સભા નું મૂળ બેઝિક શું ને જમીન પર બે વા કેમ છે આનંદ કેમ મળી જાય છે સિનેમા આનંદ છે આપડે ખાવા પીવાનો નથી આનંદ બધો આવતો મને નથી લાગતો આપડે અંદર નો આનંદ છે બાર નો બાદ જોયે છે કે અંદર નો અંદર મને અંદર જોઈએ છે તારો કાકા દીકરો તારા ફાધર ને કેવાનું આવી રીતે તો અહી છે અંદર નું સુખ જોયે છે કે નહી જોયું તું જોવે છે તારા ફાધર ને ખબર જોઈએ બધાને જોઈએ કયા પ્રમાણે કરવું જોઈએ રહી જવું પછી જબરજસ્તી સાઈ કરાવે ભલીવાર ના આવે નાની પુરુષ કરી આલે સાઈ હવે ભલીવાર ના આવે એક થી સાહેબ નથી અહી તો કૃષ્ણ ભગવાન છે મહાવીર છે સત્ય ગયા આનંદ જોઈએ સર્જન પડવા માટે આ કાલે વરહાદ પડશે શું થશે એટલે નથી પડવા પડવા પડવા માટે નથી સર્જન માટે છે શું છે આ તો વિસર્જન સર્જન છે ને સર્જન માટે જગત છે કશો ભોજ રાખવા નહિ ખોટો ખોટા ભવિષિક તને સતાવા છે આમ થઇ જશે તેમ બહુ ઓછા ભોડો હોય ભડકેલો ઘોડો ઘોડાગાડી નો ભડકેલો ઘોડો અને ઘોડા આગળ બંદુકીય ટેટો ફોડે તો શું થાય દશા આવે જેવી માણસો ને દશા થઈ છે આ મનુષ્ય ની દશા આખો દળો ભડકાટ ભડકાટું હોય નાખે એવું એટલે માણસ ચીર્થ પરીક્ષા કરે સ્થિરતા હોય સ્વાગત ની શાંતિ હોય સારું પરીક્ષા કરે પરીક્ષા એટલે અમારે જાતે બોલવું પડે કે અમે જ્ઞાની છીએ શું કેવું પડે જાતે બોલવું પડે કારણ કે બંધન ગમે નહિ બંધન તૂટે એની ખબર નથી આ બંધન કોણ તોડે કે મોક્ષ પુરુષ બસ એક જ્ઞાની પુરુષ હોય મોક્ષ નું દાન આપવા આવેલ હોય પોતે મુક્ત ભાવે રહેતા હોય પોતે મોક્ષ માં જ હોય છતાં બીજા મોક્ષ આપી શકે મોક્ષ દાતા પુરુષ કે શાશ્વત એવો હાથમાં અશાશ્વત એવા શરીર માં હું હું કરી અશાશ્વત શરીર માં હું કરીને ફરાય બેઠો બેઠો પોતે સા અને સાવત માં પેજવાય પછી જ્ઞાની પુરુષ ની આજ્ઞા પાવે તો સસન જાય જ નઈ ને અમારી પાંચ આજ્ઞા માંથી એક પાલતો હશે સસન ગયો એ તો કડી જેવું છે એક પાસે પાંચે આવે હા એક પાડી એટલે પછી પાંચે આઈ જાય